તમારા અરેંડા નામા પરનો કોઈ તમારો અરેંડા આવશે એટલે તમને મરજી આવે છે એ વિરાтна વિરાтна વિરાત ન વિરાત થાય આરાત ને વિરાત ના ના આરાત ગમે તે બોલે તો વિરાત ના તમે લાઈન હે ને કે તમારી લાઈન ક્લિયર થઈ ગઈ કે જો હાઈ લાઈન તો તમારી લાઈન ક્લિયર થઈ જાય ભગવાન સમજ્યા નથી અને સમજ્યા છે માની બેઠા છે ધ્યાન થોડા હોય થોડા અર્થધ્યાન તો બંધ જ હોય એતો અમને પણ પ્રતિ થાય છે આધ્યાન બંધ છે એમ અમને પણ થાય છે સંજોલન બંધ થાય ત્યારે ચિંતા બંધ થાય બંધ ના થાય ચિંતા હોય અગ્ર કઈ વસ્તુ યાદ આવે કે જેનો લાગે છે તે યાદ આવે અમને કોઈ વસ્તુ યાદ નથી યાદે શું વાત છે તે યાદ જ ન આવે બરાબર આ શું વાત છે જ્યાં બેઠા છે રાગદેશ જેને જેટલી યાદગીરી વધારે યાદગીરી હોય તેને રાગદેશ વધારે હોય બાબત માં શાસ્ત્ર ની યાદગીરી વધારે હોય તો શાસ્ત્ર માં રાગદેશ વધારે હોય અને સંસારમાં રાગદેશ વધારે સંસાર ની યાદગીરી વધારે હોય અને યાદગીરી જેને ના હોય તેને રાગદેશ યાદગીરી બન થઈ જાય યાદગીરીક વસ્તુ રાગદેશ ના પાંચ આજ્ઞા એ પૌલિક નહીં એ ભૂતગલ કેવું છે ભૂતગલ ખરું ખરું તમે ની ખસેડી નાખી છે ને કે રાખ છે भी आ। के कोई हुए, तो नडता पूजा करते दलाल न सवाले वो छे के दलाल ना, ना।, दला ना होने कोई दलाले क्यों काम करो सामान सब नहीं नहीं સમજાવી નથી સમાન આપતા આવે ને બે અખિરે બોલતા આવે એવી મારો કઈ દોષ હોય તો મને માફ કરિન્દી કઈ આવડતું નથી નથી એટલું બોલાલ ખાતે એટલે તમને દલાલ ગમે બહુ ને લોકો દલાલ વખતે ચાલતા દલાલ રાખે તે લાલ લાલચુ ન ખોટી જધય લાલ તુ બધા લાલચુ હિન્દુસ્તાન માં જોઈએ લાલ અને દલાલ નઈ ગયેલા એમ કે દલાડી આપેલી હું એ કઉ્યા દલાલ કેવાઈએલો જે છે લિવા જાય એના કરતા સીધું કઈ દે આપણને નથી ગભરાય ગભરા પૂછી જવું સીધી સિદ્ધા કઈ નખો આકાર બધું હવે બીજું શું પૂછતા એવું હતું કે કેટલાક ચિંતા બધી ચલાવ્યું કે છે આપણે રાત તમારી લીધે પડે છે ચલા તમે એટલે ચિંતા કોણ કરે આવડું છોકરું ચિંતા કરો ચિંતા કૃષ્ણ ભગવાન કહ્યું વૈષ્ણવ ધન પાસે કૃષ્ણ ભગવાન એમ કહ્યું જીવ તું સિંધ સુચના કરે કૃષ્ણ ને કરવું કરે આ જીવો શું કે છે કૃષ્ણ તો કે ટાઈમ છોડ્યો છે એટલે કૃષ્ણ બાપ ને કઈ જાય મિલ માલિક કરોડ રૂપિયા ચિંતા બંધ થઈ જાય કાયમ માટે કેટલા રૂપિયા કરોડ રૂપિયા અને અઠવાડિયે ચિંતા બંધ થાય તો કેટલા આપીએ રહી વાત એ કે આનંદ થી થાય તો કઈ આપીએ કે અપાય કે ના પાય વકીલ ને ચિંતા બિંતા બંધ કરાવતરાજ્ઞાન છે ચોરી બરાબર પણ એની ઢપ છે આગવી છે મારી બરાબર જેમ જેમ જપ તપ કરતા જઈએ એનો વિકાર વધતો જાય છે એનો વિકાર વધતો જાય છે ભાઈ કે છે તપ જે કરીએ છીએ એનો વિકાર બાહ્ય તપ ની વાત કરે તો દાદા ને તપ એટલે શાંતિ હોય કે તપેલો નામ ના દેવું તપેલા તપેલા લોકો એના કીજવા મૂકેલો હાર એ તો નઈ કોને ઊંચા બોધા તા તપ કરવાનું માટે એક પડે ડાક્ટર કે પછી નો કાઢી આવતો રે કઈ નાશ લેવડાવ્યો અને પછી નીકળી ગયો એનો અનુભવ થઈ ગયો એટલે પછી રોજ નાશ લે કરવાનું ચાર ટપ ટોક દાડો કરવાનું ભગવાન કહ્યું ત્યારે રોજ તપ લઈ બેઠા પાસે કેવા જા શક્તિ પ્રમાણે તેને શ કર્યા વાવા ખેતી થાય છે એને વાલી કરે ચોપડવાની બીજા શું થાય ચોપડવાની બીજા શું થાય જાય આને તપ ના કર્યું ભગવાન આમાં તપ ના કયું તો જ્ઞાનપૂર્વક નું તપ કયું છે શું કહ્યું છે ભગવાને આ જાનવર તપ કરે ખાઈને જેવું પછી લોકલ ના હવે વાહવે સાધુ પણ રહે કેવા કરે નામ સાધુ સંયમી ભગવાન ઇન્દ્રિયો નો ત્યાગાધીન છે ઉદયકર્મ આધીન છે ઉદયકર્મ મે <categoriser> કરોડ રૂપિયા છું ઓહ ઓહ સંદાસ જવાની શક્તિ નઈ શું આવ્યો કયા ને શક્તિ છો છોકરા માંગો છો બગાડ્યું બીજી પાર્ટી પર આ પાટી ખાલી રીતે શું હતો મેં છોડ્યું ગયા છે બારી છોડ્યા છોકરા ના કરી પછી કેતા કેમ બોલા જવું કહે ને કહેતો બધા આવું બોલા છે મોટા ભાગે પછી અમને થાય છે ઉદયાદી નામ છે એમાં પુરસાદ કરે કે વારા ભણાર વારો ક્યાં આડો આવે ના માર્થ પંડિતજી ને ચીજ હજી પડે પંડિતજી ને બહુ જોડે વાત કરતા આવડતી ને પોલમ બોલે છે હા પંડિત ઇચ્છક થી છે ગમે તેમને રોજડી મારી વાત એ લોકો પંડિતો બે દાદા સમજવાની શક્તિ પંડિતોમાં મેં જોઈ જેટલા પંડિત આયા તે સમજી ગયા વાત સાચી છે આ કેટલી શક્તિ કરી પંડિતો કારણ બીજું શાસ્ત્ર માં બીજું કહેલું ત્રીજી કહેલું હે મારું મીઠું નાખી ને વસ્તી મળ્યા અમદાવાદ સાંજે ગઈકાલે આપણે જે અંધશ્રદ્ધા ની વાત કરી ને અંધશ્રદ્ધા આખું જગત અંધશ્રદ્ધા માં પણ અંધશ્રદ્ધાઓ તો કે એ રીતે જરાક મને અંધશ્રદ્ધા અને પરમ શ્રદ્ધા બંને એ બંને એક જગ્યાએ મળે છે તો કે એ વિશે વધારે સાથી શ્રદ્ધાઓ પશ્ચાત આપ કરવા વખત ના આવે અને અંધશ્રદ્ધા તરીકે પશ્ચાત આપી જ હોય તો બધા અભણાવી માર્યા લોકો અભણો ની શ્રદ્ધા હારી વધારે હોય કારણ કે હાશ હોય અને આ તો બુદ્ધિ માં ભલાપો આપણે એમ કહ્યું કે શું ખબર પડે અંદર શ્રદ્ધા ઊંઘી જવું છું અંદર ઉઠું છું પડું છું કઉ છું અંધશ્રદ્ધા થી દાદા પેલા કૃષક જન સાથે આપડે કેવી રીતે સાંતવાહીં પાણી પીવું હોય તો ટેસ્ટ કરીને પીવું પડે પાણી પીવું હોય તો પેલા ટેસ્ટ કરે છે અને પાણીમાં જીવાતા આવશે ને વધારે હું પણ ખરે અંધા નથી પાણી આવ્યું ઉદય ના આધીન આવી પાણી પી જવું ગંદુ પાણી પીવામાં આવ્યું એવું માની લેવું આપડે જે લોકો ને અંધશ્રદ્ધા નો જુદું પાડ્યું છે શબ્દ એ લોકો છું તમે અંધશ્રદ્ધાની બહાર નથી નિરંતર અંધ શ્રદ્ધાળુ તો લોકો શા માટે બચત કરો છો એટલે એને બોન કરાવ્યો શું થયું મોહું અંત સત્તામાં સત્તા કુટું બોલ છે ને લોકન તિરસ્કાર કરવાનો શબ્દ છે કે તિરસ્કાર નહી કરો જે કોઈ નહી કે નહી તિરસ્કાર ન નટ મને એનો ટી બરાબર હા એમ એટલે સુધારકો કે તિરસ્કાર નહી કરવા માટે આ શબ્દ બોલુ માવા એ વાત સમજી દાદા સુધારકો છે ને આપને પગે લાગી ને દાદા ભગવાન સુધારકો માં લઈ જાય છે સુધારકો જે છે પોતે સુધારક કેવું માને એ બધા આપને પગે લાગે જે જે કારો બોલે ભગવાન કે ભગવાન કે તો એ બધા એમ લાગે કે આ બધા અંધશ્રદ્ધાઓ હા ભાઈ એ છે તે પોતાનું ખબર નથી એટલે બેભાન પણ બોલે છે જો એની બુદ્ધિ નો મનમાં એક ખુમારી છે અને જો બુમારી છે તારે બુદ્ધિ ની ખુમારી ની ત્યાં બીજું શું છે શું મનમાં મારી હા તો અંધશ્રદ્ધા ને તિરજકાર બહુ વધી ગયો છે મારે આ શબ્દો ફરી કાઢવો પડે શું છે અંધશ્રદ્ધા ખબર પડી કે બધા અંધશ્રદ્ધામાં બધા અંધશ્રદ્ધામાં જ છે એ અંધશ્રદ્ધા હાર્ડ આપવી તમે ખેતર માં જેટલો બુદ્ધિવાળો થાય ને એટલો હાથ વધુ થતું થાય મારે શું કામ થાય આ કઈ વિજ્ઞાન નો હેલ્પ નથી કરતું પણ આ તિરજકારી દફણ મારવા હું કરી છે દફણા એટલે હેમ ઓડા ભાઈ પૂછે છે શ્રદ્ધા વગર તો જીવાય જ નહીં ને શ્રદ્ધા વગર હોય શકે જે શ્રદ્ધા છે શ્રદ્ધા એટલે શ્રદ્ધા પછી અંધશ્રદ્ધા પરમ શ્રદ્ધા નામ આપવાની જરૂર નહીં આ લોકો અંધશ્રદ્ધા કોને કેવા ગયા મૂળકારે ખોટી કરી નથી અંધશ્રદ્ધા કોને કેવા ગયા હાથ થી દેખાતું નથી બુદ્ધિજી ગ્રાહ્ય થતું નથી અને શા માટે દોડધામ કરો છો એને આપણા લોકો ના કરાય એવું કહી શકાય બુદ્ધિજી ગ્રાહ્ય થાય તો અડધામ એવું થયું છે ને વાંક દેખાવું છે આ વાંક ના દેખાય તો બુદ્ધિ નાખે તો દેખાવું જોઈએ તાપી ની શ્રદ્ધા હોય હોય દાદા ધીણુભાઈ એમ કે છે પછી દેખા દેખી કરીએ એક જાણ ને બધા પગે લાગતા આપણે એવું માણસ નઈ કે આ લોકો તો કરે એમ અંદર દેખા દેખી આ સાહેબ એમ કે છે એમ જ કે અંદર શ્રદ્ધા ના રાખી એમ જાય મારી પાસે ટેસ્ટ કરાવી જાય બુદ્ધિ ને એ તારી બુદ્ધિ પાકડી છે અને જો બુદ્ધિ થી તારી બુદ્ધિ નથી બુ બધા ખોટો ખોટો છે લોકોને તિરસ્કાર નહિ કરવા માટે આ શબ્દ મારો છે તિરસ્કાર કરે છે એમાં વાત બિલકુલ નથી એવા મહાસ ત્યારે મને એમ લાગે છે કે બુદ્ધિ ની જયારે પરમસીમા એ માણસ પહોંચે છે ત્યારે ત્યાં બુદ્ધિ પોતે વિસર્જિત થઈ જતી હોય છે અને આ વિસર્જિત થયેલી અવસ્થાને જ આપ અબૂધ અવસ્થા કરો ત્યાં માનવ આપો કે હું અભૂત છું તો કે અભૂત છું એટલે હું એવું માનું છું કે બુદ્ધિ જયારે પોતે અભૂત દશા કહો છો એવું મન લાગે બે પ્રકાર નું પ્રકાર એક બુદ્ધિ પ્રકાર જે લિમિટેડ છે બુદ્ધિનો પ્રકાશ લિમિટેડ બુદ્ધિ લિમિટેડ હોય હંમેશા અનલિમિટેડ બુદ્ધિ હોય બુદ્ધિની લિમિટ હોય પ્રકાશ એને બુદ્ધિ કે છે અને મારી પાસે અનલિમેટેડ પ્રકાશ છે મારી પાસે જ્ઞાન છે તો અનલિમિટેડ પ્રકાશ જેમ અત્યારે આપણે આ લાઇટબંધી બંધ થઈ જાય અને આપણે મીણબત્તી સર્ગાવીએ તો લાઇટ આવે તો મીણબત્તીને શું કરવું મેટ આવીમાં અને બાપડો સ્વે છે આ બધા સંજોગો આ બે અને આના પટેલ એના એ આ તો આપણે બહાર નવા માટે ભૂતકાળ તો હશે કે નહીં આ પ્રકાશ થવા માટે કઈ ભૂતકાળ તો હશે ભૂતકાળ હશે તેવો આનંદ થાય એવો નથી આઈ જતો આ અવતારમાં લોકો ના ખેતર માં જઈ અને વરિયારી તો એવી લાગતા હતા એટલે કે લખ મેં જોયેલા ને બધા નહીં જોયેલો પોતે કઈ કૃષ્ણ ભગવાન જેવો છે આ અવતારે કઈક એવું કરેલું કઈક કે કઈક અજવાળું થશે સાધારણ એક જ લાઈફ હોય એવું આપડે પાટલા ભાવ દેખાય પાટલા ભાવ મને દેખાય હું એ બાજુ સાહેબ મારી ઈચ્છા છે બીજી કોઈ ઈચ્છા નથી મારે આપણે જે ગયા જમીન ની વાત કરીએ હશે તો બધા ને કે આપે જે કહ્યું કે આ પાછલા ભાવ નું કઈક હશે ને આ બધું ભડકો થઈ ગયો તો કે પાછલા ભાવ નું શું હશે કેવા પ્રકાર અમને થોડો ખ્યાલ આવે એવું કહો જરા ભાવના છે આ પ્રગટ થયું ને પ્રગટ થયું એટલે પરિણામ આવ્યું કેવાય પરિણામ પરિણામ આવ્યું એટલે ઇંગ્લિશ માં એટી એટલે માર્ક ઉપર જોયેલો ને કે પરીક્ષા આપવી કેવી આપી છે તેની તેની હારી આપી છે તેની પછી માર્ક પર જોયેલો કારણ કે પરીક્ષા કેવી આપી છે ખબર પડે પરિણામ જોઈ શકો છો તમે એના ઉપર દેખાય છે પ્રગટ થઈ ગઈ જ વાસ્તિક ત્યાગ ના કરીએ તો અરે પણ નજવાય તે પણ ના એવું કશું છે નહીં નથી અને એકાંત મો ન <laughs> <laughs> મેનારાન થયા છે શું કરો વિષયો વીસ છે સમજાયેલી વાત પણ આ જો પચી ત્રીસ હજાર માણસ માં વધારો થઈ રહ્યો છે તેનું તે જ્ઞાન છે પણ આગવી છે મારી તે નબદ થવાને આ વૈજ્ઞાનિક દબ આવી છે મૂળિક એ જ્ઞાન દે છે જ્ઞાન દે હું જે ખોટો તો કે હું લોકોને નિરાતે મોક સવાર વહરાન દે આવું આમ તેમ ઉગાડે તો કે બટેક બટેક બડે ક્યાં સુધી કરું અને ખાવતે ઉગાડ કરીને તો કઈ જો દે અંધા નહી ભાઈ મને જ ખરાક કર કર્મએ વચન પર આવો હે પોતાની સ્થિતિ નું સમર્થન કરતા કે મોક્ષ મળે દાદાજી કે તમે તમારું છે તો સમાધાન ભગવાન કે પાછા ભરો ના ભગવાન કઈ ગયા એટલે આજના ભગવાન ના એમને ખબર ની પડી નથી પોતાની કોઈ પણ પાછા ફરી જાય અને કેટલાક બધે કાકો છ કકડા ઘણા મને કેવું લાગે છે એક જરૂરી કહ્યું સાબરમતી મને લઈ જાઓ મફત આપવામાં આવશે તો જેટલું કેવો હોય તો પડવું ના જોઈએ ઘેર પહોંચે છે એટલે આ પકડ ખોઈ લેવાની ક્યાં નથી કરવાનું દરી ઉપર આવ્યું આખત એટલે પોનુ હોય ફેંકી દેવાનું અને ગમે તું એ પણ એ આફત નહીં પર્યાવરણ મારા પરિવાર ના પરિવાર ખાસ એટલે હાથ પહેરી પરિવાર ખાસી ગયા છોડવાના બિંદુ સમજવું કેવી રીતે એ છોડવાના બિંદુ ને સમજવું કેવી રીતે આવ્યું એમ એનું ટર્નિંગ પોઈન્ટ સમજવું કેવી રીતે કોઈ પણ વસ્તુ પકડ પકાય એટલે કે અનનોર બારે અબનોર બારે થયુ એટલે મારે ખડાવશે કોઈ પણ બિલોનર નોર્માલિટી પાજન કે અનનોર બારે કહીન છે નોર્માલિટી જોઈતો આપડે અંધી જવા ના કે એક ઇઝ નોર્મલ સંભાળ કાનુન નો બનતો ના કે ઇઝ નોર્મલ મે બિલોનર નોર્માલિટી પાજન અનનોર બારે કહીન છે લક્ષ્મી નથી લક્ષ્મીચંદુ છું નામ મારું નામ છે લક્ષ્મીચંદ છું લક્ષ્મી તમે તમારું નામ મારું નામ હું જ લક્ષ્મીચંદ છું બઉ ઘેર ઘેરે કર્યા હું વારતો કરી પછી મેં કહ્યું તમારું નામ લખ્યું છે તમે નહિ નામ ના માલિક છો તમે મને શંકા મને ચાલુ એટલું મારે વેમ પાડવું વેમ પાડવું હું આ છું વેમ પાડ્યો નઈ વેમ પડે નહિ અને વ્યામ પડે છે ભગવાનદાસ પડ્યો છે આચાર્ય તમારું ને તમે ખરેખર તો કેતન છો પણ તમે જરાય પડ્યા ત્યાં ઓળખવાનું સાધન છે ઘરે ગુનો કલમ લાગુ પડી ઘર એટલે જે તમે ડાળતા નથી મસુરા છે આ થઈને ઓળખવાનો મામો થયો કાક હતું બધી રોંગી લખું કેટલી કરી છે કાક થો મારી અને આ સંખ્યા કે પંડિત નથી આ વ્યવસ્થિત નિયતિ નથી પછી શરીર જેથી ક્રિયા કરે નિય બિલકુલ માલકી પણ દાવા વગર શરીર પછી સંદેશ જાય વડ વડા કરે વારંગ વા કરે રે કરે તો બધું નિયત હોય તો આ લોકો શું છે શું કે ના ભરના સિર્ નથી